બીજી કોઈ યોધિ માં સર્વ દુઃખ થી મુક્ત ના થાય જગત ના બધા મનુષ્યો વાણી બોલી રહ્યા છે પણ રાક્ષ વાળી વાણી બોલે એનાથી દુઃખ જાય સુખ વધતા જાય વિતરાગ વાણી થી સરસ સુખ ને દુઃખ બંને નાશ થઇ જાય પોતાનું સાસુ સુખ કાયમ સનાતન સુખ સારું થઈ જાય ઊંચી ના તો કલ્પિત કલ્પિત જેરા કરેરાય કલ્પિત વાળા બધું તહેરાય કલ્પિત ઊંચી ના તો અત્યારે આ ઊંચી ના કલ્પિત સુખ ભગવે ને. એ તો બધું ખોટું દેખાય મોડા પર દિવેલ ફરી કરે છે બરોબર છે પણ હા એવું છે ને આપડે મોખ ને કઈ જરૂર નથી આપડે જન્મ જન્મ પણ અહી દુખ ના રહેવું જોઈએ અને સારા કર્મ ક્યાં નઈ કશો આપડે એ કે છે કે અત્યારે જે જીવનમાં સારા કરીએ છે એનો કાયદો જ છે નહીં સારા એકલા કરે નઈ તો એને ક્યાં મૂકવું એ જગ્યા નથી એને થોડા કરવા જ પડે સારું કર્મ એ કોઈ કરેલું સારું કર્મ આ તમારી જિંદગીમાં અત્યાર સુધી કોઈ વખત કર્યું છે કે સારું કામ કર્યું તો કયું કર્યું છે ધર્મ ધ્યાન કરીએ છીએ એમાં સુધી સારું શું ધર્મ મંદિરમાં જે છે જૈન મંદિર માં જાય છે એમ હા પછી બુધ ટેમ્પલ કે બુટ બાર ના કાઢો એ જૈન લઈ જાવ બહાર કાઢી ને જ આવશે ને બહાર કાઢી ને જાય છે પછી નવા નવા ટપાલ મનમાં રહેશે બધા નથી ગયા નથી બધા પછી ભગવાન શું કહો સુ આપો સુખ શાંતિ આપો દુખવા ના આપે તોલી ને આપી દે છે એ શાક બાજુ ની દુકાન છે ને તેથી માંગે છે ને લોકો ચાર ઓના નથી સુખ છે નઈ તો એ વિતરાગની શર્મા છોકરા છે આવા સુખો માં આગત કે મારી પાસે કાયમ પરમાનન્ટ સુખ માગવું જોઈએ કે છે તેને બધા સંસારી સુખો માં કે એટલે ભગવાન તૈયાર કરે વિચાર ને પણ કશું મગાતો છે અરે મારો પાણી ઘેર ઘેર લોકો લઈ જાય છે છોકરો ખારી દે મોરી દાર ફે છે ખરીદાર નહી ફાવતી તો અહીં ભેગું પડશે ખાલી થયા ઘરે નહી એ વાત જગો નથી પણ આ તો આ ઘર પર નિયળો લાવવાની જરૂર છતી માં ચાલતું શું આવા કામ કરવાનું મળી આવતી એટલે સમજે ગમજે ને હા કામ તો કરવાની ઈચ્છા રાખી આપડી ભાવનાહારી રાખી સમજ ને ભાવના હારી રાખી થયા ખરો ડબલ બેડ છે એટલે ગમે છે સાચી સંસાર ગમે છે એટલે કેવા વાતચીત કરો મનુષ્ય આત્માની શાંતિ મેળવવા માટે શું શું કરવું જોઈએ મનુષ્ય આત્માની શાંતિ મેળવવા માટે શું શું કરવું જોઈએ આત્મા આત્મા મન અશાંત મન ની શાંતિ માટે પ્રયત્ન કરવો જોઈએ शांत है मन शांति मन अशांति लाइन अशांत तो था था करें मन में अमु कार्य नहीं क्यों आप कई कई कार्य आप अशांति थी जाए चाल बदा लोग बीजा लोग મહિના અઠવાડિયા બે દિવસ શનિવાર બે દિવસ કાયમ માટે કોણ કહેશે અત્યારે ઘરમાં મળતા નથી રે ક અશાંતિ ને જ્યાં જવું હોય ત્યાં જાય પણ મારે નથી રાખવી તમારે હવે જલ્દી કાઢવાની હા મળેલ નથી મળ્યો છે મારી ઉપર જ રે છે મન ની શાંતિ નહિ શરીર ની વાત જુદી છે શરીર ને સાચા રહે મન નો શું ફળ છે હા ફ્લેટ એ મન નો ફળા જ નહીં શરીર સુખ માટે શરીર સુખ માટે નું છે મન સુખ માટે તો મન ની શાંતિ માટે નથી તમારું શાની અશાંતિ છે કહો હા પૂછીએ એટલા માટે કે જે પછી અમારે દેહ પ્રમાણે ધોયા બનાવી દઈએ એને ઉદ્વેગ આવે તો અમને પણ ઉદ્વેગ આવે છે આપડે અહીંયા ચંદ્ર નું ગ્રહણ થાય છે ને ચાલુ ભાઈ આખું ગ્રખું જગત જ ગ્રહેલું છે ચંદ્રગ્રત તો ભોગદાર દેખાય બાકી જગત જ આખું ગ્રુ છે અસરથી કઈ નાખીએ એને અશાંતિ દેખી ને તમને અસંત થાય નહી તમારે અશાંતિ નઈ આનંદ માંથી આનંદ ના હોય તો અમે પણ આનંદ એ આનંદ ના હોય તો અમે પણ આનંદ માં તમારે અંદર અંદર ભલે અશાંતિ બહાર આમ દેખા બરાબર એટલે એકના તો ઉભાધી નહિ હું તો રાખતો હતો જ્ઞાન નથી હું તો રાખતો એટલે એ પાછળ આપતો પંખો મારી ને એવો મારી ખરેખર આવડે બધી કળા આવડે પણ બધા શીખે તો સારું એ ખરા બધા શીખે તો સારું ને ના થાય તો ભલભલા બધા દુઃખ રહેવાનું સાધુ હોય આચાર્ય હોય નોલ ના થાય કારણ કરેત્ર મુકામ છે તે દુઃખ છે જ્યાં પોતે નથી તો આરોપણ કર્યું છે એનું દુઃખ છે હા આવડા મોટા એન્જિનિયર સુમનભાઈ ખરેખર પૂરેપૂરો ખરેખર નથી સુમનભાઈ સુમનભાઈ ડ્રામેટિક એવું બોલતા હતા તમે એવું નહી બોલતા હોય હું જોર થી બોલતો અંબાલાલ ભાઈ ના કર્યું આખી રાખું ના એટલે શું એવું મરી જોવાનું મોડું કઈ મીઠું થઈ જવાનું કેવા કેવા શ્રાદ્ધ માણસ નો હોય છે એ શ્રાદ્ધ શ્રાદ્ધ ના હોય તો માની બેઠેલો નથી લોકો એમાં મોટા બનાવે લોકો મોટા માને માન્યા ખરે હું લોકો નું માલ્યા શું કરવાનું આ ગાયો બેસો આપડા હું બધા જોઈ રે બધી બધી ગાયો આપડા હું જોઈ રે અને ભાઈ કોર્નર લાવતી હોય છે આપણે સમજી જવાનું તો આપણે માન આપે છે એવું છે આપણે મનમાં માનીએ કે આપણને લોકો મન માન થી રહ્યા મનમાં માની હવું ના દુઃખ માં છે બિચારા હું ચિંતા માંથી તમને કહેવાય તમારા હારું કઈ પડી રહ્યા બી નવરા છે તમ હવું હો ચિંતા ભરા કરે છે જે અમારે બધા ભાઈ ત્યાં છે શું કોણ છું ના વર જરા થોડી વાત બાકી આવી કોણ જોવા હવે એની ચિંતામાં ખબર નઈ હમ ખબર ઉગાડ માથે લોકો હા પોતાના તાણ જ ચાલી રહ્યા ચિંતામાં પોતાની ઉપાધિ જ ચાલી રહ્યા છે તમારે કોઈ ખબર આવે આ તો કપડું છે જ ફાપુ આ તો એનું નહીં જોવા બજારમાં એટલે મને હે ને કોઈ પૂછતો ને કોઈ જુનાર નથી મનમાં માલી બેઠો જોશે અને આપરું હોય તો કપડા આબરું તું આબરું આ પોતે થઈ જા કોઈ દુઃખદાયી ના થઈ પડ્યું બીજી ચાની ચાની ઉપાધિ કે તને કાર્યાલય ધંધા ગંધાધારી ઉપાધિ હે ગંધાધારી કયા વાર માં નથી નથી? તારે ઉભા રહી ચાલતું તું એક ફેક્ટરી છે લેબર ટ્રબલ પાંચ લાખ ની ચાર લાખ ની ફેક્ટરી હોય પોતાની જાતે બહાર દુખી છે માની બે લાખ નો ફ્લેટ હોય લાખ ની બહુ ચિંતા ચિંતા થાકી જાય ને ઉમે તની બેઠા એવી કટી માન્યા હતા નિરાંત જમા છે કોઈ દાદા જમે જ માથે ની સારી નહી બેસી તો હું તો આપડે કર્યું મનમાં નાખ્યું બધા દુઃખિયાની બેઠો છું મને તો બધા કોઈ એમ નહિ કર્યું કે સાહેબ હું બહુ સુખ્યો છું જ્ઞાન થયા પછી સુખ્યા થઈ ગયા પણ પહેલા કોઈ એમ નહી કે હું ચા કેમ ચાલશે બધું ધંધા કે જાત ને કહ્યું મારો મિલ માં કમાયો બેંક માં ભરી ભરવા ગયો બેંકમાં ભરી પછી પાછા હાલ્યા જ નઈ હવે હાલતો ને અત્યારે કેમ યાર પેલો લાઈ આપતો નહિ જલ્દી મને એમ લાગ્યું બઉ દુખીતા માણસ બેંગમાં આપે ને ભલે મિલે એની હોય પણ મિલ કરે શું તે ઘોડે પાથરે પછી એમને ચા પાણી નાખતો પાકિટમાં રૂપિયા લો તમારી સ્થિતિમાં મારે રૂપિયા શું કરું હજાર રૂપિયા બધા ને તમે આવી તમારી સ્થિતિમાં મારે રૂપિયા શું કરું શું ના દાદા એ તો લેવા પડે ના તમારી સ્થિતિ એવું નથી પણ તમે જેટલું નથી એ તો બીજું છે ને એમાં તમારી હું કઈ બેઠવા તમારા મનમાં આ બધી બધી સ્ત્રીઓ ધીરોડ્યો અને તુજા બીજું ઘોસ બીજી છે મગજ બગડી જાય એવો દુઃખ્યો થઈ ગયો પછી રાગે પાડ્યું ખરું મને શીખવાડ્યું આ સંસ્કાર માં શીખવાડ્યું ભાઈઓ જોડે વ્યાર હતો વ્યારબાદ દેખાડ્યું ખરું શીખવાડ્યું દાદાજી ઘેર દોડતો ન તો તમને મીલવા લાગશે તમને શર નથી આવ તમારી પણ મેં ભોગવી તો મારે ભાઈઓ ભોગવાનો પણ ભૂલ તો મારી જ છે આવે હું થઇ હું તો ભૈયા માટે ભાઈ કેમ કઈ કામ કરી નાખું તેમ આ બધું છોડી દેવાનો મારો થઈ જાય પણ હજાર લીધા પછી એટલે પાંચ લાખ દેખાયા શું કરું છે મેં કોને લઈ લીધું ભાગીદારો પેરે લુકડે કાઢ્યા કે થોડી ઘણી પાસે આપશે તક ના કઈ આપે એવું હમણે દેખાતું નથી પછી આવગડા કરી અને બધું થાય સારું તારે બઉ દુઃખી થયું સર્વિસ કરવા જવું પડશે મેન્ટેનન્સ કરવા માટે શું થાય સર્વિસ કરવા પડશે તાર એમ તો પચાસ હજાર મારું પાસે સાધન છે કે લોકો નો વિશ્વાસ ના કર્યા આ લોકો પડવું ના થાય આવું હમણાં આટલા પૈસા આ લોકો આટલા દુખી છે તો ખરેખર દુખી છે તો થાય છે ખરેખર રિયલી પાક લોકો કે ભાઈ આ સુખી લોકો કે દુખી છે તારા અમને શું થશે આજુબાજુ કઈ જાતના માણસો એ પૂછ્યું વડું હોવું અમે આજુબાજુ પૂછીએ સુખી માં પછી ધ્વાખી સુકે દેખાતા હોય કે બધે દેવાનું ઢોંકીને સુગી દેખાય ના દેખાયું ના થવા લાગે પૈસા છે કઈ કાયમ ના કાઢી દેલાય એ તો અહિયાં મહારાષ્ટ્ર ના ટ્રબલ બહુ છે ગદા नकल तो आई हा दुख तो कहीं छोड़वादार સેંકડ બે ટકા સીધી રીતે વધતા મને કો રૂપિયા પગાર મળે છે આ કંપની કે છે પગાર વધારીએ મે ના મારો પગાર ના વધશે ગયો છું મને ગાડી તમારી આપો કઈ ગાડી માગી કેવી હશે જ ને એવું કે કળા બરા હશે એમાં કળા કરી ને કળા આવડે છે ને ઉઠ કરે ઢેકા માણસ કરે કાઠડા જયંતિ પૂછે છે ક્યાં લેબર ની ટ્રબલ કરવી કે આપડી ટ્રબલ કાઢવી આપડી નીકળી બધી નીકળી ગયું મુદ્દા જો આગળ નો આગળ આવશે આપડે શેરછો પણ જોવા જુઓ તો આ નહી આ માયા આગળ આવ્યા રહેશે નઈ એક ને ટ્રબલ તો નિરંતર રહે ટ્રબલ નીકળી જાય તો કોઈ ટ્રબલ રહેશે નહીં એ કે હું એમને કઉ છુ બેન કે હું એમને કઉ છુ કે ક્યાં જશો તો ત્યાં ટ્રબલ આવશે જવા જુઓ ત્યાં કાળા કાળા કાળા બધે જોયા શું બધું કે એકદમ કાળા છે કેટલાક અહીંયા આગળ નથી એક વાત બઉ ચિંતા કરતો હોય ત્યારે જો કોઈ હોય નાખે નાખે ચિત્તા બધી બંધ પછી સીટ પછી ના માં આવે સીટ ને જગ્યા બે હાડવું પડે કેવું એ હોય છે ને ફારબી પેટી ભેખડા તણા છે ને તારે એમને સૂર ખુલ્લો રાખવામાં આવે છે ખબર જ ને આપડે લોકો ભેખડા તો ભેખડા ખબર ના પડે એટલા એવું આ બીજી રેતના ઊભી કરી ને એટલે આ ચો મે ના દડે તરી કરે આનો સ્વભાવ દુઃખ ખોરવાનો છે અને આપડે ચોક સુ આજ ગરમી ગણિત છે કે બોલે જો દુખવાનું દુખવાનું ખરીકા બોલાવી રહ્યા ઇન્વાઈટેડ આ બધા દીખો ઇન્વાઈટ કરેલો શું પછી એવું બોલે ને ત્યાં પછી માર કહેવું પડે ફાયદો છે એમાં ફાયદો મને તો કઈ ખબર નથી કે ફાયદો આપડા કહેતા હતા કે બફો એટલો નફો કયો વા એટલા ઘા એમ વાહ ત લે બફો નફો તો શું થઈ દેવા નફો તો ખરો અમને માન્યતા રાજી બાપ જેટલો બફારો સહન કરો સહન રોગ ઉભા થવાનું કારણ એ છે કે તમે કુદરત ને ગણકારતા નથી અને કુદરત ને અડસેલો તાપે તાપ ઠંડી ઠંડી પણ ઠંડીમાં રીતર પૂરે શરીર ની શક્તિ ના હોય તો ઠંડી માટે કુદરત ના એવું બઉ સરડવી નહીં પૂછે ભાઈ પછી થોડું પૂછ્યું હોય કોને બનાવી છે ખબર છે આમ તો લોકો કઈ છે બનાવી દે તમે શું બનાવી બિગીનીંગ તો થયું ને બિગીનિંગ થાય તો એન્ડ આવે ને હા એતો હેન્ડ તો આવે છે ઇઝરાયેલું ગોડ ઇઝ ક્રિએટેડ ક્રિટ વિજ્ઞાન થી વિજ્ઞાન થી ઉપર વરસાદ વરસાવતો હશે કોણ વરસતું હશે હા પેલા પણ આતા એ તો રાજની લોકો એ ભગવાન જ રહ્યા છે નહીં દેવ ઇન્દ્ર રાજા છે આ બધું દેવો બધું આ ચલાવ્યું તે ચલાવ્યું છે આ બધું જ્ઞાન થી ચાલ્યું થઈ જાય પણ એને બધું બીજા સામાન્ય કાળમાં લેવા થાય ને તૂટી પડે ને આ બધું આખું જગત જ વિજ્ઞાન થી ઉભું થઈ વિજ્ઞાન એટલે વિશેષ જ્ઞાન જે જ્ઞાન છે ઉપાધિ જોડે નિરંતર પરિવર્તન બધા તત્વો કરે અને તેનાથી આ ઉપાધિ ઉભી થાય છે આપડે કરીએ હોય તો ઠીક છે હે પાંચસો નું આપતા નથી એક્સટેન્શન લખાવી લાવવાય ને એની કોઈ ઉંમર નહીં ઉપાધિ સાથે જીવી છે ત્યાં સુધી એની લિમિટ ન હોય જ્યાં સુધી ઉપાધિ છે ત્યાં સુધી જીવીએ છીએ ત્યાં સુધી ઉપાધિ રેવાની જ છે એવું ચાલો પંદર વર્ષ તો કઈ આરામ લેવો જોઈએ સરકારે અઠાવન વર્ષ પછી હવે બીજો કેટલા બેતાલીસ એટલે બીજા અઠાવન બાકી રહ્યો ને અઠાવન બાકી રહ્યા અઠાવન ની સિલેક્ટ છે એ વાપર વાપર ઉપાધિ નો જાય એ તો તમે ગમે જ ને એક ક્ષણ પણ હાથ ચોડી કરે આગ ના પછી એક ક્ષણ પણ અને પેહલા તો ઉપાધિ ના હોય ને એ નિરાંત બેઠા એકલા પડ્યા ઉપાધિ ખોવાઈ લઈએ પછી પૂછી દઉં તમે શું કરાર વાગે તમારે જ ઉપાધિ મારે બાર વાગે હોય ચાલ્યા જ કરવાનું મોટું તમે કહ્યું કે એન્જિન લાકી થઈ જશે કરું દસ વાગે ઇન્જિન આખો દાડે ફર્યા કરે મોટો અને તે ફ્લાયલ જેવો હોય એમને લાચાર થઈ જાય પછી બે ખાતે આરામ રાખતા હોય દર વાગે આ ચિંતા બઉ થાય તારે કરવા જેવું નથી રોજ કરવા જેવું નથી અને શંઘ કરવા જેવો નથી એના શંઘ માં સુગી નઈ થયેલો કોઈ શું બઉ બધું એને બસ આપડે થઈ ગઈ જાનવર જેવી દસ વાગો બધા સંજોગો રસ્તો કરીને જતા હું પ્યાલા એ કેવી સમજે કોઈ માથા ફોરી કરેક્ટ વાત નથી હવે ત્યાં ઇન કરેક્ટ નથી શું કહે એ રહસ ખોટું રડતો નથી સાચા દિલસી રહસ શું કહે ખોટું રડતી ખાલી રંગ બિલીફ જ છે બીજું કઈ નુકસાન બીજે પ્રથમ તમે કોણ બઉ વિચારા છે એ જે હું પોતે હા પણ એ પોતે નામ છે તમારું હા તમે કોણ મારું નામ પણ હજુ આત્મા થયા નથી પ્રીતમ જુદું જુદું આત્મા આત્મા એમ કેશું આપડે આત્મા થયા થઈએ તારે ને હજુ થયા નથી ને આત્મા આત્મા છે તો ખરો આત્મા થયા પછી પ્રિતમ ની તબાદ લે નહિ એ કે મારામાં આત્મા તો છે જ ને છે સમજણ પાડું છું એક વર્ષથી એમ હા થોડો ઉચ્ચાર હતો પેલો મને કહે છે ના હું હું નગીન દાસ જ છે બે મત જ નથી પકડી ગયો મને કે છે આ તો આ તો મને શંકા પડી ગઈ હું ખરેખર આ નંકા પડી જાય તારી જે શ્રદ્ધા હતી શંકા પડી ગઈ કે રાતે સુધી શું આવે આમાં તો શંકા પડી ગયા પડી ગયો નથી આવું કર્યું કે આપે બધા નહી પડતી પણ એવો એક માણસ એવો મળ્યો હતો મને શંકા પડી ગઈ ચાલો ગોઠતો પણ બહુ એ થયું મનમાં કઈક પડી ગઈ કે શંકા પડી ગઈ ગયા શંકા પડે હારું માતા ગુરુ કરું છું ત્યાં જે જ્ઞાન પર એ થઈ ગયું છે શ્રદ્ધા ઉપર સાચી શ્રદ્ધા તે શ્રદ્ધા તોડવા સારું ખુ સારી ઘણી ચિંતા કરતો હોય તો જેવો ચિત્ર થઈ જાય કેવું થઇ જાય જેવો ચિત્ર એવો થઈ જાય કે ના થઈ જાય એટલે પછી તમે હું શુદ્ધાત્મક થઈ જઈ જાવ કરીએ આપડે માણસ બઉ બધી જવાનું છે પણ ત્યાં તમે જેટલા ગુણ જુઓ એ આપડે એનો અભિપ્રાય બેઠો કે આ ગુણ તો ઉત્તમ છે એટલે પોતાના ઉત્તમ થાય પ્રતિક્રમણ કરી નાખે માથા નહી દાદાજી એના જે પપાઇ દુખ તો ભાઈ હા બહાર છે તો બધું દુઃખ છે એટલા હારું તમે કહું કે પચ્ચા લખવા આવું કરે છે મિલવાળું આવું કરે વર્ણન કર્યું છે જેને જ્ઞાન ના મળે બધું દુઃખ દુઃખ ને દુઃખ જ છે